તમે કહ્યું કે તું તારું કાઢી લે જગત ચિંતા ના કર તો એ ભાઈ પૂછે છે તો એ તો બઉ સેલ્ફીશ ના કહેવાય કે આપડી પોતાની ચિંતા કરે જગતની ચિંતા નહીં કરવાની એ સેલ્ફિશ ના કહેવાય જગત ની ચિંતા કરે છે એ જ સેલ્ફિશ છે